કર્મ નો ઉદય હોય તો એમાં જોડાવું પડે તો એમાં જોડાવું પડે ના આપડે ઉદય તો આપડે કાઢી નાખ્યું આપડે વ્યવસ્થિત એમ કે કર્મ નો ઉદય જ કહેવાય પણ તે આપણે તો કાઢી નાખ્યું આપડે તો એ વ્યવસ્થિત હોય એનો ઉદય હોય ત્યારે એ પરણે જોવું પડે થાય ગાડી માંથી પડી જાય ગાડી પડી જાય જોઈ જ પડે ખરો એવી રીતે જોવા મનુષ ને ખરેખર વિષય ની જરૂર આ બધા એ લોકો કે છે ને તે અજ્ઞાન ની એ જ્ઞાન એ વિષય જરૂર છે નહિ મનુષ્ય શું કયું જ્ઞાન એ વિષય જરૂર નથી ના અજ્ઞાન અપેક્ષા એ વિષય ની વિષય ચાલે એવું જ્ઞાન અપેક્ષા એ વિષય ની જરૂર નથી ખરી રીતે પણ જ્યાં સુધી એકત્ર ના આવડે ત્યાં સુધી કાચું પડી જાય ચારિત્ર બહુ એવી હોય જ્ઞાની ને એમ કે આ ખાય છે આ વિષય જોઈએ ઉર્દુગામી થાય છે શું થાય છે ઉર્દુગામી અને પછી તો મગજ ભગજ બધું મજબૂત બનાય છે શું કહ્યું એ નવે નવ કસાય કહેલા નઈ જેવાય એમ પ્રશ્ન છે કે હાસ્ય ને નો કસાય કયું એને કાઢવું પડશે એમ કે છે તમારે કરતા નથી કાઢવાનું કરતા હોય તો થોડા ઘણા રહેશે નઈ સારી સમો ની થોડી રહેશે જે વિશે જ્ઞાની ને બંધ નું કારણ છે તે જ વિશે જ્ઞાની ને નિર્જા નું પણ જો એનો અવરો અર્થ ના કરે તો પછી ખુલ્લું કરે ના કરવું જોઈએ પણ છતાં થઈ જાય ને ખુલ્લું અને વિષય તો જો વિચાર જ જો વિચારશીલ હોય ને તો ફરી એમાં દ્રષ્ટિ જ ના કરે અને અવિચાર છે વિચારણા જોઈએ આ બાજુ નો એને વિચાર જ નથી આવતા કે શું છે આ ક્યુ નહીં એ તો દ્રષ્ટિજ ના કરે એને વૈરાગ કહ્યું છે આ વિષય સિવાય બીજું જ નહીં આખો દાડો મહેનત કરી કસેડા શું કરે અને કચારા નીકળતા પછી બેભાનપણે શું કરું શું શું ભવાન જ ના હોય શું કહે